દા ભગવાનના અસીમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય કાર દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો દા ભ ભગવાન ના અસીમ જય જય કાર હો દા ભગવાન અસીમ જય જય કાર દાદા ભગવાન અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન હસીમ જય જય કાર દાદા ભગવાન અસીમ જય જયકાર હો દા ભગવા પદ નંબર એકસો ઓગણપચાસ મુક્તિ સુખ સંચય બે જમાતું અવળી હવળી ભેડી જમાતું બતલાવે ઉંદલાવે ચડી આમરો મનવંતો રે ્યા દાદાની સંબારો ત્યાં દા થા સી દેશ ગુણાકાર માુણાકાર કરવા ભાગાકાર તરતે કરવા ધાકા મિત્ર ને સ્વાંગે મહિ દુશ્મન છે મિત્ર સ્વાંગે મહિ દુશ્મન છે ત્યા દાદા ની સંભારો ત્યા સંભારો આ ત્માનો ગુણ નિરા કુર્તા આત્માનો ગુણ નિરા કુર્તા ગઈ જ્યાં વ્યાકુળતા વધી ગઈ જા વ્યાકુળતા પરાયુ સ્થાનક છોડી ભાગો પરાયુ સ્થાનક ચોડી ભાગો ધ્યા દાદા ને સંભારો દાદા ને સંભ વ્યા કુળ કર્મ બાંધણી કુળ વ્યા કુળ કર્મ બાંધણી સ્થૂળ કસાયો સૂક્ષ્મ લાગણી સ્થૂળ કસાયો સૂક્ષ્મ લાગણી ગઈ कहीं पर जात ने हलावि दे जात ने हलावि दे दादा ने संवारो क्या दादा ने संवारो શકા કુશંકા નિર્મુળ હો શંકા કુશંકા નિર્મુળો ભોગવ્યુ ત્યાં કૈ ભૂલ છે જો જો ભોગવ્યુત્યા કૈ ભૂલ છે ઉદય નિમિત નિર્દોષ દેખી ઉદય નિમિત નિરા દ ત્યાં દાદા સંભારો ત્યાં સંભારો મન વચ કયા ત્રિવર ગણજો મન વચ કયા ત્રીવર ગણ જો અધિયાસે અભિયાસી જો અભિયાસે અભિયાસી જોગું થે કાદવ કીચો થ કાતવ કી ચાદા ને સંભારો દાદા ને સંભારો અંતસ્કરણ ઘૂંગળી મુજા અંતસ્કરણ ઘૂંગળી મુજા ચો જારી રોકા ચો જી રોકા આ છે સંકટ સમય નિ સાકર આ છે સંકટ સમય નિશાકર જ્યા દિ સં અભિપ્રાયો છે આપણું બંધન અભિપ્રાયો છે આપણો બંધન આપના ગુના અગ્ન ગુના અગ્ન આજ્ઞા પંચક ભૂલાવે છે પંચ કબૂલા ત્યાં દાદા ને સંભારો ત્યાં દાદા સંભારો મારા દોષી હું બંધાયો મારા દોષી હું બ ayoo karm rasande jeev avarayoo karm rasande જીવાયો બીજું કોઈ દોષીત લાગે છે બીજું કોઈ દોષિત લાગે છે ત્યાં દાદા ની સંભારો ત્યાં સંભારો ત્યાં સંભારો બઉ સીધી સાદી ભાષામાં બધાને જાય મનીષ અને અરે આપણે શૈલેષ અને મનીષા આવે છે બહુ સારું કર્યું શૈલેષ ને એમાં હજુ આવ્યા નથી આવ્યો આવશે ને આવી ગયા અચ્છા ઓકે હા સર છે સુરેશભાઈ સાહેબ હમ હમ જય સચિદાન હા દાદા ભગવાન નસીમ જય જયકારો ઉપયોગ અને તેની ગોઠવણી સત્સંગમાંથી ખાસ સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ માટે થોડા સવાલો આપણે સમજવા માટે માગ્યા હતા એક બે ને ત્રણ છે એમાં કયા વ્યવહારમાં એટલે કે સંજોગોમાં તેની ગોઠવણી કેવી રીતે કરવી કે સામાન્ય ઉપયોગ ગોઠવવો કે વિશેષ ઉપયોગ ગોઠવો એમાંથી શું હોય કયા સંજોગો કયા વ્યવહારમાં તો કયા વ્યવહારમાં એટલે વ્યવહારમાં બહુ સમગ્ર બધું જ આવી ગયું પણ સંજોગો ખાસ કરીને સંજોગો એટલે બહાર આપણે એકબીજાની જોડે અરસ વ્યવહારમાં આવીએ બહાર કોઈ ના હોય ના હોય કે આવી રીતે બહાર સમજવાનું છે એટલે એ બધો વ્યવહાર બહારનો તેમાં ગોઠવણી કરવાની હોય બહારમાં તો સામાન્ય ઉપયોગ જોઈએ સામાન્ય ઉપયોગ એટલે આપણે શુદ્ધાત્મા જોઈ અને પછી વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર કરવાનો શું કહ્યું શુદ્ધાત્મા જોઈ એટલે શુદ્ધાત્મા સમજીને એટલે તરત જ કોઈ પણ વ્યવહારમાં આવ્યા હોય કોઈ પણ કારણસર ગમે તે રીતે આવ્યા હોય છતાં આપણે આવતાની સાથે પહેલું તો જોઈએ સાંભળીએ કરીએ આપણને ખ્યાલ આવી જાય આ સંજોગ છે આવું આવ્યા છે આવું બધું ખ્યાલ આવી જશે તરત જ ધીમે ધીમે પ્રેક્ટિસ પડી જાય તો બધી અને આવતાની સાથે જ આપણે એ જ પ્રમાણે આપણો ઉપયોગ ગોઠવી દેવો જોઈએ અને શુદ્ધાત્મા તો જોવા જ પડે આવ્યા પહેલાં અને આવ્યા એટલે આપણે આ ફાઇલ સંજોગથી કેવી રીતે આવ્યા છે શું છે અને પછી આપણે વ્યવહારથી આપણે ફાઇલ સંજોગો કંઈક કામ લેવાનું છે શું એટલે બંને દ્રષ્ટિ આવી રીતે રાખવાની પણ શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે એટલે ઉપયોગ આવી રીતે ગોઠવવાનો બહાર છીએ એટલા માટે એ સામાન્ય ઉપયોગ થયો સામાન્ય ઉપયોગ કે જેથી ગમે તેવું કર્મના ઉદયથી ગમે તેવું પ્રકાર સંજોગ ભેગા થાય કોઈ પણ પ્રકારે તે બધામાં આપણને આપણે આજ્ઞાધર્મથી અને ખાસ કરીને દર્શનશક્તિથી દર્શનશક્તિનો સામાન્ય ઉપયોગ કે આપણે આપણી નજરથી એ આપણો વાંક હોય કંઈ વહેન આપણા માટે આવ્યા હોય તો પણ આપણે એમને એ દ્રષ્ટિથી ના જોવાય આપણે કોણ આવ્યું છે પંડ્યા સાહેબ પંડ્યા સાહેબ આવો કઈક જગ્યા થઈ જશે ત્યાં અહીં છે જગ્યા એક ત્યાં છે ને તો અહીંયા ખુરશી છે સા તો એમાં આપણી નજરોમાં શુદ્ધાર્થમાં જોઈ લીધા એટલે એમને ચલા તો દોષ રૂપે ના જોયા આપણે એટલે શુદ્ધાત્મા જોઈએ પણ વ્યવહારનો સંજોગ પછી આપણે ઉકેલે વાણી થાય વ્યવહાર થાય ત્યારે સમજાય કે આપણે કયો સંજોગ છે કેવી રીતે છે આમ છે તેમ છે પણ એ પહેલાં એટલું તો બની જ જાય છતાં આપણને આપણા કર્મના ઉદયોમાં હજુ એટલી સ્પષ્ટતા ના આવી હોય શુદ્ધિકરણ ના થયું હોય તો થોડી અસરો તો કરે બધાને પણ અસરો ધીમે ધીમે ઓછી થતી એકદમ તો ન થાય એટલે સામાન્ય ઉપયોગ બધી અસરો કાઢી નાખે છે આપણને અને આપણી નજરોમાં વ્યવહાર દ્રષ્ટિની નજરોમાં નિર્દોષીતા આપણને લાવતી જતી જાય દોષ દેખાયો નહીં એ તો બરાબર છે પણ પછી ચાલુ સંજોગોમાં પ્રસંગોમાં એ રહેશે કે નહીં એ જોવાનું રહ્યું એટલે એ રહેવા માટે આ સામાન્ય ઉપયોગનો આપણો ઉપયોગની ગોઠવણી પ્રમાણે એ પ્રયોગથી આ પ્રેક્ટિસ પાડવી પડે બહુ સારી રીતે પાડવી પડે એટલે આખા દાડામાં આટલા બધા પ્રયોગ બધું પ્રયોગ કરે એ પ્રમાણે સામાન્ય ઉપયોગથી બધી રીતે એ સામાન્ય ઉપયોગ થાય એટલે બહારના વ્યવહારની વાત કરીએ અને પોતે પોતાના વ્યવહારથી આવીએ ત્યારે ત્યાં આગળ વિશેષ ઉપયોગ આવે સામાન્ય ઉપયોગ ન આવે કારણ કે આપણે જ આપણા શુદ્ધાત્માની પ્રત્યક્ષ આપણે એટલે પ્રગટ છે શુદ્ધાત્મા આપણા અને આપણે એમની સામે જ એટલે પ્રગટને પ્રત્યક્ષ બે સામસામાં છીએ એટલે આપણે કેવી રીતે અંદર હોવું કારણ કે મશીન તો ચાલવાનું જ આપણું શરીરનું બધી જ આખી મશીનરી તો સતત કન્ટિન્યુઅસ ચાલતી જ રહ્યા કરે છે એટલે એ મશીનરીમાં આપણે કયું શું કરવું છે તે પ્રતિક્રમણો કરવાના પ્રયોગમુખ ગોઠવો છે સામાયિકનો ગોઠવો છે અથવા તો આપણે આપણું બધું આગળ ક્યાં ક્યાં ભૂલવાની કેમની છે બધું સમજવું છે આપણે ચાલુ વ્યવહારમાં આપણે આપણે કોની ક્યાં ક્યાં ભૂલશું ક્યાં કેવી રીતે રહેવાયું છે તે સમજવું છે આ બધું આપણે અંદરથી સમજીને એનો અંદરથી સાપૂતી કરવું પડે ત્યાં વિશેષ ઉપયોગ આવે ત્યાં વિશેષ ઉપયોગ સામાન્ય ઉપયોગ વિશે બે સાથે જ હોય છે આમ તો પણ સામાન્ય ઉપયોગ એટલે બહારના વ્યવહારમાં વધારે કામ લાગે આપણે એમાં વિશેષ તો હોવાનું જ હોય પણ વિશેષ પછી આવે એકદમ ના આવે એ નિર્દોષિતા જેમ જેમ આપણામાં આવતી જતી જાય તેમ તેમ એ વિશેષ ઉપયોગ સહજપણે થતો જતો જાય એટલે ઉપયોગ આવી રીતે વ્યવહારમાં એવી રીતે કામ કરે ખાસ મુખ્યપણે સામાન્ય ઉપયોગ પણ કરે મુખ્યપણે કારણ કે આખો વ્યવહાર બધો પરસ પરસનો છે બધો એટલે એ તો રહ્યા કરવાનો ઘરથી બધે ચાલુ થાય બધે જાઓ જય સચ્ચિદાલ એટલે ઉપયોગની ગોઠવણીમાં આ રીતે ઉપયોગની ગોઠવણી બહુ અગત્યની છે આપણા મહાત્માઓ માટે અને હવે બધા સમજી પણ ગયા છે અને આપણે દરેકના થાય છે કોઈ કોઈ કોઈ પોતાની રીતે પણ જેટલા જેટલા પ્રયોગો કરીને ગોઠવણી થાય એ બહુ સારું છે આપણે પોતાના જ પોતે હિત સ્વહિત માટે જ શું અને એમાં જ્યાં ચૂકાઈ ગયું હોય બધી પ્રતિક્રમણો કરીને પાછું સેટ થઈ જવું જોઈએ આપણે એ તો બનવાનું જ છે એમાં અને તમે પછી આગળ કહો છો કે કેવી રીતે ઓટોમેટિક સ્વિચ બેક એન્ડ ફોર્થ થયા કરે ઓટોમેટિક ઉપયોગથી થાય આ બધું એટલે એમાં દાદા ભગવાને કહ્યું છે આપણે કે આપણી આ મશીનરી છે અંદરની એ મશીનરીના બધા જાત જાતના પાર્ટ્સને અનુભવ સંચાલન છે એમાં આ ઉપયોગમાં કયું બટન ક્યાં કેમનું દબાવવું એ જાગૃતિક છે આપણી સમજાયું ને એટલે એ પ્રોપર હોવું ઘટે ઘણી વખતે જે બટન દબાવવાનું એની જગ્યાએ બીજું બટન દબાવે ત્યારે ઉપયોગ બરાબર જેવો સરખાઈ ના આવે અને આપણને ઉડતું સ્પંદનો કરે ઘણું બધું કરી શકે એટલે એ બહુ અગત્યનું છે એ બધું પ્રેક્ટિસથી સમજવું પડશે આપણી અંદર કારણ કે આપણી અંદર બે ડ્યુઆલિટી છે શરીરમાં અંતઃકરણમાં અને બાહ્યકરણથી એટલે બે દ્વંદ્વોથી ચાલ્યા કરે છે શરીર તે દ્વંદ્વમાં આપણા હિતનું જે હોય તે બટન આપણે ઓળખી લેવાના હોય તે બધા બધા ઉપયોગ કરીને પ્રેક્ટિસ પાડવી પડે એમાં શું કારણ કે આગળથી જે ટેવાઈને આ બધી આવી ગઈ છે અને એમાં જે નિકાસચિતતાના ચિકસપણું આવ્યું છે એના કારણે એ બટનોમાં આમ તેમ ફેરફાર થવાના સંભવ બહુ છે બધા એમાં આપણે પોતાની ગોઠવણી કરી લેવી પડે આપણે એને સમજવું જ પડે આપણે કેટલું સુધારી લેવાનું આપણે બધું પોતાના હિતનું જ છે સ્વહિતનું એટલે આપણે આપણું હેત એટલે આપણે બીજા ન આપણે સાચવવું ના પડે સહેજાય આપણે બીજાના હિતમાં જ રહીએ આપણે શું ગમે તે હિતના સંજોગો હોવા પણ આવું બની શકે આવો તો એમાં ઓટોમેટિક સ્વિચ એટલે તો બહુ મોટી છે આ વાતો તમે બહુ મોટા પ્રશ્નો કર્યા છે અને ઘણું સારું છે આ મહાત્માઓ માટે આ બધો પુરુષાર્થ છે આપણો આજ્ઞાધર્મનો અને ત્રીજામાં તમુક કહો છો પ્રજ્ઞાશક્તિ ઉપયોગને આજ્ઞાધર્મમાં રહેવું કે એકબીજા સાથે કેવી રીતે કામ કરે છે પ્રજ્ઞાશક્તિ તો સતત કામ કર્યા કરે છે આપણને થઈ છે ત્યાર પછી એનો વિકાસ થયા જ કરે છે એના દર્શન પ્રકાશમાં અને જ્ઞાન પ્રકાશમાં બેવી રીતે ઘણાને બહુ પુષ્કળ વિકાસ થયો છે અને એમાં ઉપયોગનું આ ગોઠવણી અને આજ્ઞાધર્મ તો એ ધર્મ છે જ આપણો પણ એમાં તપના સંજોગો આવે બધા તપના સંજોગોમાં ત્યાં ઉપયોગ બહુ માગે આપણને ઉપની ગોઠવણી બધું એટલે આ તળવ સાથે જ હોય બધું એક જ છે બધું એકનું એક જ છે એક જ એના પર્યાવરણ જુદા જુદા છે શુદ્ધ આત્માના છે લક્ષણોના ઉપયોગ આજ્ઞાધર્મ અને પ્રજ્ઞાશક્તિ પ્રજ્ઞાશક્તિ મૂળ શુદ્ધ આત્માની સીટ આખી અને શુદ્ધાત્માની સીટ એટલે કે જાગ્રત શુદ્ધાત્મા સા જાગ્રતપણે પ્રગટપણે અને એ પ્રમાણે આપણે આજ્ઞાધન તો છે જ એટલે તપના સંજોગો ઉપયોગની ગોઠવણી કે બધી બહુ પ્રેક્ટિસ બહુ માગે છે આપણને કારણ કે વ્યવહાર તો આ વખત બહુ ફેલાયેલો બધો અંદર બહારનો હોય જ કરે એટલે હવાના પરમાં ઉઠીને આ ધંધામાં લાગી જવાનું પણ દાદા કહે છે કે આમાં જેમ જેમ જેમ ફાઇલોનો સંભાવવા નિકાલને એના સંજોગોને એના દબાણો જેમ જેમ એના પ્રેશરો ઓછા થતાં જાય ને તેમ તેમ આમાં વધારે એ પાવે કારણ કે જ્યાં સુધી ફાયદો છે ત્યાં સુધી આ બહુ ના થાય દિવસે આપણે જાગ્રત થઈ જઈએ દિવસના કામમાં લાગી જઈએ ત્યારે બધું આવી જ જવાનું બધા દબાણો બહુ જ ચાલુ થઈ જાય પુષ્કર બધા ચોક ચોગડદમથી ઉપર નીચે બધા દિશાઓથી હોય એ બધા એટલે સવારના પરમાં ગોઠીને ગોઠવીને લાગી જવાનું એટલે જેટલી જાગૃત રહે આપણી પોતાની સમજાયું અને જાગૃતિ નથી રહેતી એટલે અજાગ્રત બનવામાં નથી રહેતી એવું નથી પરંતુ એમાં જરાક તંદ્ર એના જેવું હોય છે બધું તંદ્રા કહીએ ને આપણે એટલે એવા પ્રકાર રહ્યા કરે એ તો બને આપણને ઊંધું સારું આવ્યું હોય ને ખાવાનું હોય ને બહુ ભાવ્યું હોય તો મોકલ્યું હોય સારું જતો બધું દિવસે તો આવું બધું એટલે તમે પૂછ્યું તો બહુ સારું જેમ જેમ વધારે સમજ પડે તેમ કે આપે જેમ કીધું તે પ્રમાણે જ્યારે જયારે વિશેષ ઉપયોગ ભૂલથી ગોઠવાઈ જાય છે ભૂલથી નથી કેવાતું વિશેષ ઉપયોગ એટલે શું કે આપણે સામાન્યતા ના રહે આપણા ત્યારે એમાં વિશેષતા એને ઉપયોગ નથી કહેવાતો એ વિશેષ ઉપયોગમાં કચાસ છે એટલે એવું થાય છે એમાં એટલે વિશેષ ઉપયોગ તો બહુ છેલ્લો છે બહુ છેલ્લું પાછળ જ છે તો ખરી તો એ કેવા લઈ જાય એવો છે વિશેષ ઉપયોગ પરંતુ આપણે વિશેષ ઉપયોગ માટે શું કે આપણે પોતાનું સ્વહિત પોતાનું સ્વહિત અને સ્વહિત એટલે બીજાની કાળજી નથી હિત ના ચૂકી જઈએ એટલા માટે બીજું કશું નથી જેટલું જેટલું હિત સચવું એ બધું એમાં વિશેષ ઉપયોગ બધું કામ કરતું જાય પણ એની કચાસ ને લીધે જેમ આપીધું ને વિશેષ ઉપયોગ કચાસ થી ગોઠવાઈ ગયો તો આપણે જેમ કીધું એ પ્રમાણે સામેના દોષ અને ક્યાં કરીએ શું અને આપણે બીજાને નુકસાન કરતા નથી પણ આપણે નુકસાન થાય છે એટલે આપણાથી બીજાની અસર પડે વગર રહે નહીં એની બધાને જ પડે એ ચાલતું જ નથી શું છે એટલા જ મારે પૂછવું પડ્યું કે આનો અમેરિકાથી અહીંયા એટલે નિરાંત ફૂલ ટાઈમ મળે છે એટલે કામ નું પણ જે કામો હોય બધા શું કરે ફાઇલો આવી જાય હિસાબો સામે આવે તે વખત કરે શું એ તો ત્યાં એટલે ફાઇલોનું જેમ પ્રેશર ઓછું થાય તે બઉ સારું એટલે આ મોક્ષ માર્ગ આખો આ બધા આપણે બધા બેઠા છીએ બધા વ્યવહાર છે ખરો છતાં પણ એવો વ્યવહાર છે કે બધા મોક્ષ માટે બધાને બહુ આનંદ છે બધાને મુક્તતા પણ વ્યવહાર તો કોઈને છોડે નહીં ને બધાને કંઈનું કંઈ હોય તો બધા કોઈને ના છોડે એટલે તમારે અમેરિકાના માટે દાદા ગયા ત્યાં અને તેમને જોયું બધાનો પ્રેમ ના તે બધું એટલે આ પાર્કર આવ્યો છે પહેલી વખત આવ્યો લાગે છે તું કેમ નહીં આવી રીતે पहला आज कई जयंतर दर वर्षे एक कीतन भक्ति कर दिवाली पी कर नक्की ज कर दीदर मीर्तन भक्ति थीज हो जाइए बाकी है હવે આપશે હા તો એમાં એમનો આ દીકરો છે પાર્કર અમેરિકા એટલાન્ટા મર્યા છે અને એને બહુ જ ઇન્ટરેસ્ટ છે આ વિજ્ઞાનમાં એટલે હવે રિસર્ચ સેન્ટરમાં એ કામ આપશે એવી રીતે કંઈક એને વાત થઈ ગઈ છે એટલે આપણા શુક્લાજી નો દીકરા રુચિર અમદાવાદમાં છે ને મુકુલભાઈ અને ટેકનોલોજી કામ આપશે એટલે એનો અને આજની ટેકનોલોજી એવી છે કે અમેરિકા બેઠે બેઠે આપણે અહીંનું બધું કામ થાય શું અહીંનું બેઠા ત્યાં થાય એકબીજાને વાતો કરાય બધી રીતનું એટલે દાદાએ કહ્યું છે કે જે સાધનો આજે અવરા આપણને બધાને અવરા કરી નાખે એ સાધનો સવરા કરી શકે છે ત્યાં આગળ ઉપયોગ આવે છે ત્યાં આગળ ઉપયોગ આવે છે ઉપયોગ તો બધાને બધા જ વાપરવાના છીએ પણ આપણો ઉપયોગ શબ્દ જે છે ને તે શુદ્ધાત્માના કારણ એ છે આપણી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એટલા માટે બાકી ઉપયોગ શબ્દ બહાર હોય નહીં પણ એ હોય તો પણ વ્યવહારથી હોય જો શાસ્ત્ર જ્ઞાનને શાસ્ત્ર જ્ઞાનની સમજણોને એના પ્રમાણે હોય છે એ ધર્મની બાબત થઈ અને વ્યવહાર તો ભાઈ સંસારની બાબતમાં તો બધાનું હોય છે એનો ઉપયોગ નથી કહેવાતો એ બુદ્ધિનું આખું એ છે બુદ્ધિનો પ્રકાર એટલે ટેકનોલોજીનું બહુ સારું કામ કરશે એવું ભાઈ હા અને આજે ટેકનોલોજી એટલી સુંદર આવી છે આપણે વસંતઈ કે બધા મહાત્માઓને પોતે પોતા કામ હોય કે હોય જે નવરાશ હોય વચમાં વચમાં આપણે જોઈ લઈએ એવું થઈ શકે છે આ બધું ઉપયોગમાં ખ્યાલ આવે છે ને ચાલુ વ્યવહારમાં દિવસમાં પણ કરી શકાય છે આપણે થઈ શકે તરત જ અને આ બધું કેવું છે કે આમ તત્ક્ષણ થઈ જાય છે ક્ષણિક ક્ષણ તરત આપ નક્કી કરીએ કે આટલું કામ આવ્યું છે ચાલો એક બે મિનિટ કાઢી લો કે મિનિટ કાઢી લો આમ આજ્ઞા ધર્મ માં બી ચૂકી જવાય એવું આપણા છે ને બધું બનવ તેવો સ્વભાવ ખરો ને એના કારણે બને બને વ્યવહાર છે ને આખો એ વ્યવહાર એમાં આપણે કેટલું હળવા પણ થયું છે વ્યવહારમાં કે જે પકડ સ્વરૂપ ઓછું રહ્યા કરતું હોય એવો બધો વ્યવહાર થાય એ લક્ષણ બધા અને પ્રજ્ઞા તો પ્રજ્ઞા જ છે તો કાયમની એક જ છે સતત કે સુધી એટલે એ વસ્તુ જુદી છે પણ પ્રજ્ઞા છે તો ઉપયોગ બે સાથી સાથે છે અને અહીંયા આગળ આજ્ઞાધર્મ કામમાં લાગે છે આજ્ઞાધર્મમાં આ રીતે કામ લાગે છે પ્રજ્ઞાશક્તિ ઉપયોગ સ્વરૂપે ઉપયોગથી કામ લાગે છે કારણ કે ઉપયોગ શુદ્ધાત્માનું લક્ષણ છે શું કહ્યું ઉપયોગ શુદ્ધાત્માનું લક્ષણ છે એટલે સોનાનું જે સોનાપણાનું લક્ષણ છે હીરાનું હીરાપણાનું છે એવી રીતે શુદ્ધાત્મા શરીરથી જુદો કેવી રીતે ઓળખાય તો કોઈ ઉપયોગથી ઓળખાય ઉપયોગ કોને કહે છે કે જ્ઞાનને દર્શનને કહે છે બે પ્રકાર પ્રમુખ ગુણ છે શુદ્ધાત્માના એ પ્રજ્ઞાશક્તિ છે એટલે એને એ ઉપયોગ એટલે એને સમજવા માટે આપણે ક્ષાયક જ્ઞાયકતા ક્ષાયક આપણને પ્રતીતિ બેસી ગઈ છે એના કારણે એ દર્શનમાં એટલી આપણે નિશંગતા આપણને વધારે વધારે સ્થિર થતી જાય છે નિશંકતા પ્રાપ્ત તો થઈ ગઈ પણ એ રહેવી આપણો વ્યવહાર રહેવા ના દે ને એ બધું થાય થોડું અલગ ડોલગ થયા કરે એમ કરતાં કરતાં સ્થિરતા આવે એ તો સ્થિરતા આવતી જ જાય બધા એને અને ઘણી આવી છે એટલે ઉપયોગ એ શુદ્ધાત્માનું લક્ષણ છે જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ અને શુદ્ધાત્માને જ લાગવું પડે છે ઉપયોગ ગોઠવવો એટલે શું કે આપણે હિસાબ છે એના કારણે એ અપેક્ષા એ છે આ બધું ગોઠવવાની વાત બાકી શુદ્ધાત્માનો ઉપયોગ તેમાં એમ હોય જ લક્ષણ જ છે એ તો પરંતુ આપણે જાગૃતિના પ્રમાણમાં એ બધું હોય છે આખું જાગૃતિનું મોટું પ્રમાણ એટલે એને જાગૃતિને સીધો સંબંધ અને આજ્ઞાધર્મ એટલે જાગૃતિ જાગૃતિ આપતી એટલે જેટલી ના હોય એમાં બધું આવી રીતે ઉપયોગ કરવાનું આપણે શું છે ક્રિયાઓ ચાલે છે બધું શું એ ઉપયોગ લખે પણ એને વ્યવહારથી કહેવાય બધું એ વ્યવહાર કહેવાય ઉપયોગ કશું હોય જ નહીં ને શુદ્ધાત્માનું લક્ષણ છે માટે આજે શુદ્ધાત્મા વિદાય લીધી અને શરીર રહ્યું તો શું કામ લગાવ્યું એટલે શરીરનું બધી ક્રિયાઓ થાય છે ઉપયોગ થાય છે પણ જાણતા નથી આપણે એટલે અજાણમાં બધું થઈ જાય છે અને આવું જાણીને એને બધા લક્ષણથી આપણને બધું સ્થિરતા આવતી જતી જાય તે તો પછી આનંદ વધતો જાય જાગૃતિ વધે આનંદ વધે પરમાનંદ વધતો જાય બધું વધે સમજ એટલે ઉપયોગ તો મુખ્ય વસ્તુ છે એ સમજવા માટે વાર્તા ઉપયોગ એટલે ઉપયોગ જ્યારે જ્યારે ચૂકાય નાયક સ્વભાવ આપણો प्रज्ञाशक्ति एटे आज्ञा धर्म प्रमाण ली एम कहूंगी वस्तु स्वभाव थी ले काम ले स्वभाव थी પરંતુ જાગૃતિ મંદ જાગૃતિ હોય એના કારણે આપણે ગોઠવણી કરવી પડી છે આપણે તરત જ કે આ થયું આપણે ખોટો ખોટ ક્યાંક આવી પાછી આપણે શું એક તો દેહનો બધો વેપાર તો છે એના બધા આવ્યા જ એટલે એમાં તો આ બાય પ્રોડક્ટ કયો છે ને એનો આખો હમ તો અહીંયા આપણે પ્રોડક્શન એટલે આપણે આપણો લાભ લઈ કરી નાખવાનો કેમ ના કરીએ એમાં ક્યાં છૂપાવ્યા પાછા એટલે તરત જ પ્રતિકમણને આ બધા કરીને તરત જ પોતાની અંદરનું હોય તો અંદર કરી લેવું પડે બહાર હોય તો બહારની એકબીજા જોડે કરવું પડે પ્રત્યક્ષ થાય તો ઉત્તમ છે નહીં તો પછી અંદરથી કરી લેવાનું બહારના સર બે રીતે થઈ શકે શું પ્રતિકમણ મુખ્ય છે આમાં અને પછી ઉપયોગની ગોઠવણીને પરાક્રમ બધું પછી સામાયિકને એવું બધું અને પ્રતિક્રમણને બધું આમ તો એકબીજાએ સંકળાયેલું જ છે સામાયિકને બધું ઉપયોગને બધું સંકળાયેલું છે આખું તદ્દન વાત બરોબર છે દાદાજી કારણ કે કવિરાજ એક પદ માં લખ્યું છે ઉપયોગ છું ક્યા ત્યાંથી તૂર્ત જરૂ કર પ્રતિક્રમણ તું તરુ કર પ્રતિક્રમણ દોષી તોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ દોષી તોયું કોઈનું વર્તન ક્યાં ખપે છે દોષિત તો જોઈ જવાનું કારણ કે આજે હિસાબ લઈને વખત છે સમયની વિચિત્રતા છે આ તો એટલું મોટું આશ્ચર્ય છે સુરેશભાઈ એને કોઈ શબ્દમાં ગમે રીતે લાવવું હોય છતાં આપણે નીચેના નીચેના લેવલે બધાને કંઈક આ વાત જાય એ પ્રયત્ન કરવો કરી શકો વધારે નહીં બહુ જુજ કરી શકાય એવો છે બાકી તો સમજાય નથી એટલું મોટું અદભુત આશ્ચર્ય થયું છે કવિરાજે તો ગજબ કર્યું છે કહું ને આખરેખર દાદા નો બધા સત્સંગ એમાં એમ જ ગોઠવી દીધો દરેકને પોતાને જે અનુકૂળ આવે એ પ્રમાણે બધા પદો બધા લાભ લેજ છે બધા અમેરિકાઓ બોલે છે બધા ગાડીમાં ગોઠવી જ દે કારણ કે બધા જ્ઞાનની વાત તો હોય ને ત્યાં એમાં એકાગ્રતા અને फोकसिंग प्राप्त आकर ना चंचल बहुत बीजू कमू पर एक हेल्प करे अध्यात्म मार्ग में हेल्प करे जरूर एम शूट वसंत भाई मैंने कहता था कि आप पूछिए परोपकाराई बाबत में क्लास है तो समझा समझ કે જેથી આપણે અત્યારે આપણને જે માનવ જીવન મળ્યું છે જીવવાનું મળ્યું છે બધું એવું કેવી રીતે એને આપણે મિનિંગફુલી એટલે કે હેતુપૂર્વક એ જીવાય કે જે હેતુપૂર્વક જે હેતુ આપણો એવો હોય કે જે આપણને પોતાને દુઃખદાયી ના થઈ પડે શું અને આપણે બીજાને સુખ તો શું આપી શકીશું પણ પોતાને દુઃખદાયી ના પડીએ તો તો આપણને બહારના દુઃખના સૌંદર્યો જ જાય ને બહાર તો સમજ્યું બહાર દરેક પોતપોતાના કર્મોથી તો છે જ ખેલાયો ને એટલે એ તો બહુ ગંભીર સૂત્ર છે પણ આપણે સમજાઈ શકાય છે બધાને સમજાય વાત કરી શકાય એમાં એક જાતના ધીમે ધીમે આપણે એક બે ત્રણ ચાર ગ્રેડેશન હોય ને કેવું ગોઠવીએ છીએ તો એવી રીતે ગોઠવવું પડે ખરું એમાં એ તો ઘણી બધી વસ્તુ જ ગોઠવવાની શું વ્યવહારમાં કરો સ્કૂલમાં કરી શકાય બધે કરે આ પરીક્ષા એ અમદાવાદમાં પ્રયોગ કરી રહ્યા છે તો બાલાજી એમને પછી જોયું કે આવું ઉંમર થઈ છે અને મુંબઈથી અહીંયા આવવું કરવું એટલે કે પર્યાવરણ મંદિર આપણું કર્યું છે ને અમદાવાદમાં બધા મહાત્માઓનું ઘણું ખરાને ખબર હશે હં ત્યાંની નજીકમાં સ્કૂલ છે એ ગામ છે બાજુમાં છે તેમાં એ સ્કૂલમાં સાતસો કે એવા છોકરાઓ છે કેમ એવું કયું કંઈ એ સંખ્યા એમાં દસ અગિયાર અને બાર આ ત્રણ માટે એમને આખો પ્રયોગ ચાલવું છે કેટલા વખતથી બે વર્ષ થઈ ગયા બે ત્રણ વર્ષ ત્યાં હશે ઉંધારું છું બહુ સુંદર પ્રયોગ છે એટલે એમાં આવી સારા થોડોક સંખ્યા તૈયાર થયા છોકરાઓ બધા એમાં આજ ગોઠવે છે આ બધું પણ આ ગ્રેડેશન પુરાણ કેમ ગોઠવાય એવી રીતનું કરે છે અને એ ત્રણ દસ ને બાર એ બહુ મજાના છે કારણ કે હાઈસ્કૂલના ધોરણો છે અને એમાં જો છોકરાઓને આ મળે ને તો એનો લાઈફનું ફાઉન્ડેશન બહુ સરસ થઈ જાય આજના ટાઈમમાં નહીં તો આજની ટેકનોલોજી બધાને ગુમરાહ કરી દેવી એવી છે ખોઈને બધા ખોવાઈ જાય ખાસ કરીને છોકરાઓ ખોવાઈ જાય વધારે એવું છે એમાં બધું એટલે લથ પડી જાય એ ટાઈપનું છે એમાં એટલો ફેર પડી શકે છે એટલે જેટલી સંખ્યામાં જે પડ્યો તે એક માણસના વાઇબ્રેશનો જાય છે તે તો એટલા બધા પાવરફોડ પૂછી બધા એ બહુ એટલે એમાં એ ફેર પડે તો ફેરતો પડે ને બધામાં શું છે પત ચલાવ ઉપયોગ કરો હા પુલિનભાઈ તમારું પેલું શિબિર કેવી ગઈ આ શનિ રવિ છે નહી આ પુલિનભાઈ શિબિર બઉ સરસ ગોઠવે છે હમણાં તીવરીમાં શિબિર ગઈ નથી ને ગઈ એકની કેટલા દિવસની એમ ને હા ત્યારે સારી સંખ્યા હજાર બસ હજાર તો આવી જ જાય છે હજાર પંદરસો એ બહુ મોટું કામ થયું છે તીવડીમાં અંદર છે પ્રતિક્રમણ અંદર છે વાતો નું ખપે છે પ્રતિક્રમણ કોઈ દંડ તો નથી શાંત ભાવે કરો ના કોઈ દંડ તો નથી શાંત ભાવે કરે છે આપણે તમે હું ઉપયોગ મૂકું છો ને સમજો કા લીધું અત્યારે બહુ મજાનું છે અને પછી સત્સંગ બહુ સારી રીતે થાય હવે આપણે પ્રયોગ કરવો હોય ને તો આપણી શુદ્ધાત્માની દ્રષ્ટિ ખાસ દર્શન શુદ્ધિ બહુ માગે છે આપણા આપણો વ્યવહારની શુદ્ધિ માગે છે ને જો બધો છે આખો એ સ્વભાવને કારણે દર્શન શુદ્ધિ દર્શન તો શુદ્ધ જ છે આપણને પ્રાપ્ત થયેલું છે પરંતુ એ રીતે કામ નથી કરતું શાને કારણે તો કે આ વ્યવહાર શુદ્ધિનું બાકી છે તેના માટે એને પ્રોસેસમાં છે આખું ચાલ્યા કરે છે પ્રોસેસ ચાલ્યા કરે છે એટલે વ્યવહાર શુદ્ધિ થાય તેમજ થાય એટલે ગોઠવે ને ત્યારે આ જે આપણે નિશ્ચય વ્યવહાર ચરણવિધિ કરવાની કહી ઘણો મોટો પ્રયોગ આપે છે દાદાએ એ સાક્ષા એક્ઝેક્ટ પ્રયોગ આપે છે આપણને જ્ઞાનવિધિમાં ભેદ જ્ઞાન પ્રાપ્ત થાય છે તે વખતનો એવો એ રોજિંદો પ્રયોગ આપે છે કે જેથી આપણને સહજપણે થઈ જતું જાય બધું અને કહ્યું છે દાદાએ કે એને અંદર એટલે અરૂ ઉપર મેળવું અંદર જે જે ઉપર આ બધું ખૂંચે છે પ્રતિક્રમણ એટલે આપણી આ વ્યવહાર દ્રષ્ટિ છે તે એક એક અક્ષર ઉપર ખૂણ બધી ફરી ભરી છે અક્ષરે એટલે એને ધીમે ધીમે પ્રેક્ટિસ પડે છે એકદમ નહીં પડે આ એકદમ નહીં પડે એ વિધિ તમે અડધો પોણો ત્રીસ ત્રીસ ચાલી ચાલીસ મિનિટ થશે જો પ્રયોગથી કરશો તો એમ એમ નહીં થાય પણ એમ કરતા કરતાં ધીમે ધીમે આવે ઊંછું એ પ્રયોગ બહુ અગત્યનો છે એ બહુ કામ કરે દર્શન શુદ્ધિ જેટલી થાય એટલે એમાં દર્શન ઉપયોગ શુદ્ધ થયો એટલો તો પેલો વિશેષ ઉપયોગમાં એટલો તમને ફાયદો થાય હેલ્પ થાય બહુ કે વિશેષ ઉપયોગમાં તમે સરખાઈ રીતે રહી શકો ધીમે ધીમે શું ચલો ચાલો અનુપ ચારી કુધુ દાખવે અનુપ ચી ચર્મ ચક્ષુ વાુ દાખવે ઉપક્ષુ પૂરું સારથી જો હવે હોક્ષ જો હવે ઉપયોગ ક્યા જાણ્યું ત્યાંથી તુર્ત સરુ કર પ્રતિક્રમણ ઉપયોગ ચૂક્યા શરૂ કર પ્રતિક્રમણ દોષી તો કોર્તન ક્યાં ખપે છે પ્રતિક્રમણ દોષી તજો કોઈ નું વર્તન ત્યાં ના જેને ઉપચાર ની જરૂર નથી એની માટે કામ કરે આખ ને આપડે જોવા માટે ઉપચાર કરવો પડે છે કોઈ એટલે કયું આ ઉપચારી દોપચાર દોડ આ છે આપણે અધ્યક્ષ બોલી નાખીએ છે આ બધી કવિને એમની એ કરામ હતું પણ આ શાસ્ત્ર શબ્દ છે અનૌપચારી તો એટલે આ શરીરમાં અમુક આપણે વોલેન્ટર ઇનવોલેન્ટર નથી કહેતા કે વોલેન્ટરી એની કામ કરે ઇનવોલન્ટ એની ઇન વોલેન્ટર અનૌપચારી કહેવાય અને વોલેન્ટરને પછી ઉપચાર હોય એવું એવું કહેશે આપણે પણ એ શરીરને અમુક સ્થૂળ બધી ભાષાઓ છે જ્યારે અહીંયા આગળ આપણે દર્શનથી છે આ બધું એટલે અણુચ્ચારી ચર્મચક્ષુ એટલે આંખો તો એના સ્વભાવથી જે આપણે જે આપણે દર્શનમાં આપણી દ્રષ્ટિમાં આવ્યું છે બધું એ દ્રષ્ટિથી આંખો જોશે જ તો તે નહીં જોડે પણ વાંકું ચૂકું દેખવાય એને બધું દેખાશે ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુમારથી જો ત્યાં આગળ આ કે મારે મારા ઉપર કેન્દ્રિત થવાનું છે ને મારે ક્યાં બહાર થવું છે એ ધીમે ગોઠવવું પડે છે એટલે આ તો ઘણી પ્રેક્ટિસ માગે પુષ્કળ પ્રેક્ટિસ માગે છે ઘણી એટલે આટલો બધો સમય ગયો છે છતાં પ્રેક્ટિસ બહુ જ માગે અને દાદા કહે છે કે અજ્ઞાન થાય ત્યાં સુધી અમે આજ્ઞામાં છીએ અને તમને આજ્ઞા એટલા માટે જ આપી છે અમે આપી શકીએ છીએ અને આપી છે કે તમે અમારા રસ્તે ચાલવા મળવા આવે છે અમારી સાથે ચાલવા મળે ચાલો અમે સાથે જોઈએ આટલું જ કહ્યું સમજાયું એટલે આજ્ઞાધર્મ બધું મુખ્ય છે અને શ્રીમદ્જીએ તો આજ્ઞાધર્મમાં એટલું બધું કહ્યું પુષ્કર કહ્યું એમને બસોનો પત્ર છે બસોમાં પત્ર બહુ સુંદર છે શ્રીમદજીનો એમાં છેક છેલ્લામાં લખે છે ઋષભદેવ જોઈએ અઠ્ઠાણું પુત્રોને તુર્ત જ મોક્ષે જવા માટે શું પુરુષાર્થ કહ્યું શું કરો કહ્યું જાગૃત તો કે બે જ અક્ષરમાં સમયે છે કે આજ્ઞા આ બીજું કશું જ નહીં એટલે એમને બધાને આજ્ઞા મૂકી દીધા કહ્યું એટલે બધા મારી ગયા કહ્યું ચાલો જો આ રસ્તે ચાલો આવી વસ્તુ જ્યારે આજે આપણે દાદાએ આજ્ઞા આપી તે પ્રજ્ઞાશક્તિ એટલે દાદાએ તો ત્યાં સુધી જવાબદારી સ્વીકારી કે દરેકની અંદર પ્રજ્ઞાશક્તિએ કરીને પોતે એમના પોતાની બેઠક એ ત્યાં આગળ એ સ્થૂળ બેઠક નથી એ સૂક્ષ્મ બહુ સૂક્ષ્મ પ્રજ્ઞાશક્તિ તો શુદ્ધાત્મા છે સૂક્ષ્મથી સૂક્ષ્મ એટલે એવી રીતે કામ આપણે થયા કરે છે એટલે હવે આપણી અંદર રહેલા દાદા ભગવાન પ્રજ્ઞાશક્તિએ છે એ કામ કરે છે પ્રજ્ઞાશક્તિ એટલે આપણી જ પ્રજ્ઞાશક્તિ પોતાની શરીરમાં દરેક નરે એક જ સ્વભાવની છે કામ કર્યા જ કરે છે સતત એમાં આપણે પ્રેક્ટિસ બહુ માગે છે જબરજસ્ત પ્રેક્ટિસ એટલે એટલે આ બે વસ્તુ ચૂક્યા એટલે ખરું ને તો ચાલો આગળ જવા દો ગાદી ઉપર સુતા પહેલા ગાદી લો છો કા કરો પર સુતા વેલો છો કા કરા આપણને જે ખૂચે તે દોષો આપણા છે જા ખરા છે જા રા કરણ ને રાખે રાગ દ્વેષી સંકલન કરણ ને જડી રાખે રાગ દ્વેષી સંકલન પાછું વિશ્વ મારગરણ વિશ્વ કેટલું સુંદર દ્રષ્ટાંતો શાસ્ત્ર માં નહીં મળે આ બધી વાતો શાસ્ત્રમાં ના મળે આ પ્રમાણે કશું જ ના મળે કાંતિયાનંદજી આપણી પાસે ના હોય ને તારે જેટલું આપણા શ્રુતો જ્ઞાન શ્રુતમાં આવ્યું હોય જેટલું કે ભાઈ ગાદી ઉપર સુતા પહેલાં ચોપડી ના બધા મહાત્માઓ શું કરું આંખો બંધ કરવી અને સાંભળી અને તે વખત ઉપયોગથી આ પદો બોલવા તમારે ઝીલવાય ઉપયોગથી એટલું કરવો તમે બધા એ બધો ઉપયોગની પ્રેક્ટિસ છે આખી આંખો કરવાનું ગાદી બોલીએ ને તો આપણને ગાદી એવી રીતે આપણી અંદરની આ ચક્ષુ છે ને બહારના અંદરથી કામ કરે તો બહાર કરે નહીં તો ક્યાંથી આવ્યા અહીં તો એને ભાવ ચક્ષુ છે અંદરના સમજ્યું અને આ ચક્ષુ કે છે એ તો ડૉક્ટરના હાથમાં ગયા પણ ભાવ ચક્ષુનું શું સમજવું ને કે અમુક લિમિટમાં છીએ પછી તમે આગળ ના જવાય અમારાથી એનાથી બધા નહીં જઈ શકીએ બરાબર ને એટલે આવી રીતે પ્રેક્ટિસ પાડવી જોઈએ પણ અને પછી તો ધીમે ધીમે આમ ચાં ને અમારે તો આમ વગર અમારે બંધ ના કરવી પડે આખું ચાલે જ કરે બધું પણ એ કન્ટિન્યુઅસ ના ચાલે હા કોઈ દિવસ ના ચાલે આ કાળ એવો નથી એવો એટલું કોઈનું ગજે નથી એ શક્તિઓ જ નથી આજે શરીરની શક્તિઓ નથી એટલે એવો ઉપયોગની ગોઠવણી થાય આપણી એટલે દાદાએ કહ્યું છે ને પ્રકૃતિને વાંચવાની છે આપણી પોતાની પણ બહાર આપણે વ્યવહારમાંથી હિસાબ બધો છે શું કરીએ આપણે એટલે પ્રકૃતિને વચવાની આપણી પોતાની ટેવ પડી ગઈ એટલી જેટલી જેટલી પડી પ્રેક્ટિસ પડી એટલી બહાર આપણને પ્રકૃતિઓ બધી વંચાતી જતી જાય પ્રકૃતિઓ વંચાતી જતી જાય તેમ તેમ પ્રકૃતિનું દરેકનું ઓળખાણ પડતું જતું જાય પ્રકૃતિએ બીજું કશું નથી કુદરતના ફૂલ છે ફ્લાવર છે બધા શું છે જાત જાતના ફ્લાવર છે બધા જો ને અમુક આ બાજુ આ ફ્લાવરો બેઠા આ બાજુ આ બગીચો કેવું લાગે છે બધું કેવો બગીચો લાગે છે બગીચો ને દાદ હા એટલે પ્રકૃતિ પ્રકૃતિ અને આપણે પુરુષ પ્રકૃતિને વાંચવા નહીં એ બધું વાંચવાનું કરવાનું એટલે ઉપયોગ એટલે એ વાંચવું અને અને વિશેષ એટલે સમજવું જાણવું એટલે વાંચ્યું છે એ જાણવામાં પાકું થઈ જાય આપણું તારે જ વિશેષ કામ કામ બન તો પેલો કાચો રહી જાય બધો એટલે ગાદી ઉપર સૂતા પહેલાં એવી રીતે પ્રેક્ટિસ કરવાની તમારે આપતા પુત્રો હતા હવે તમારે બસ અને પછી તો ઉખાડી જવાનું ધીમે ધીમે જેટલું આવે એટલું જેટલું આપણે એવું કંઈ કહેવાનું નથી કે આમ બધું એકદમ રહ્યા કરવાનું છે પણ થયું એટલું સાચું આપણે કમાયા એટલા તો આપણા જ ને ખિસ્સામાં આવી ગયા હ ખિસ્સામાં ના આવે ત્યાં સુધી માથાકૂટ પડે છે હમ અને દીધેલું પાછું જ આવ્યું પાછું શું કરે દેવાની બહુ પ્રેક્ટિસ હતી એટલે શું કરે પાછું એ દીધેલું પાછું તો લેવું જ પડે ને પેમેન્ટ અને એને તો જ આપણે એનું ઇન્સ્ટોલમેન્ટ ચૂકવાની તો ઇન્સ્ટ્રોલમેન્ટ કેમ ચૂકવાશે આપણું શું એટલે બાય પ્રોડક્ટમાં આપણું પ્રોડક્શન કરી લેવાનું એવો ઉપયોગથી થાય શું કહ્યું આખું પ્રોડક્શન એટલે કે આપણું કેવા તૈયારી થાય આપણું ચરમ શરીરની તૈયારી પ્રોરક્ષા રાખવું કમાણી સિનરી અને આજ્ઞાતન થયા જ કરે બધા મહાત્મા થાય છે દરેક થયા જ કરવાની કેવા એકનું એક જ બધા ચાલવા તો ધીમે ધીમે સમજવું પડે હમ વાંચવી એટલે આપણે પોતે પહેલા પણ રોજ પ્રેક્ટિસ પાડવી પડે ઘરે એકલા જયારે કશું સંજોગો ના હોય ત્યારે અને પછી આ કામમાં લાગી જવાનું આ બધું રાતનો સમય છે બરસકાનો છે સૂતા પહેલાનો મળે આટલા વખતો મળે બીજા તો ના મળે આપણને શું એનો સદુપયોગ બહુ સારો રાખવો બની શકે જે પ્રમાણે અને પછી તો તો ચેન્દો જ નહીં પડે તમને એને એની પાછળ પડ્યા કરશો ખ્યાલ આવે ને હમ હમ કીધેલી ભૂલો આપણી આપણી છે ભૂલો આપણી છે આતમ દેવને હોતા નથી કોઈ પરી તો માતા મંદ હોતા નથી કોઈ પરી પોતા ની ભૂલો શોધી કાઢો નિશી વાહન હો ભૂલો શોિો નિશ્ચૈ વા મનવાણીકાયા ના તૃક્ ક્લેશો આથ મ સુખ જરવાણીકાયા ત્યા સુખરણ ત્રિકરણ જુદા છે તેને માહી સંગર યોગ રઘવાટ માને રાત ના બે છે મૂળ આ કોઘવાટ મા રાત ના બે છે મૂ માત્ર ગોપરાધીન ને વિયો જ્ઞાન બુજ તો પરાધિન જ્ઞાન બુજ તે જ્ઞાન સમજણ પછી થી મોક્ષ છે નબંધ જ્ઞાન તેને મહી સંઘર્ષોનું યુદ્ધ એટલે આ કારનું મોટા મોટું દૂષણ જે કોઈ અધ્યાત્મ માર્ગમાં અને આપણે મોક્ષ માર્ગમાં એને દૂષણ જ કહેવાય અને અક્રમ માર્ગમાં આપણે અક્રમની ભાષામાં અક્રમ વિજ્ઞાનની ભાષામાં એ આપણને મિત્ર મિત્ર ઉત્તમ મિત્ર થઈ પડ્યા તણેય જુદા જુદા છે છતાંય મિત્ર થઈ પડ્યા એ અક્રમ માર્ગની ભાષા છે બાકી તો ના કહી શકો મન વાણીને કાયા તણે જુદા આવત્યા જ કરે છે દરેકને આપણે ગમે તેવું એને એક ભેગા કરીને રાખવા તો રહે જ થઈ શકે જ નહીં આ મુશ્કેલી નથી કોઈને ના રહે જ્ઞાનીને પણ એટલે કે દાદાએ કું માટે કહી લઉં આ કાળમાં પણ આગળનું તૈયાર થઈને એટલા બધા આવેલા એ પોતે અંદરથી મનવાણી કાયામાં એમનું નિશ્ચય બળ બહુ મજાનું હતું આત્માએ કરીને શું પરંતુ આત્મા શું છે અને કેમનું છે એના વ્યવહાર શું છે તે વ્યવહારના શોધ માટે આ બધું થયું એમને અને એમાં ઇન્વેન્શન થઈ આપતી જબરજસ્ત થઈ વ્યવહાર વ્યવહારમાં તેમાં વ્યવસ્થિત શક્તિની શોધ એમની બેઝિક મૂળ પાયાની શોધ એ એમાં આ કહ્યું એટલે ત્રિકરણ જુદા છે એટલે એ સંઘર્ષ તો રહ્યા જ કરે અંદર એકબીજાને પણ આપણે તો આટલો બધો સમય એટલે આપણે ઘણા ઓછું થઈ ગયું છે બહુ ઓછું થઈ ગયું એ તો સત્સંગમાં બેસાય નહીં આપણાથી હું કંઈ અંદર રહ્યા જ કરે ચાલ્યા જ કરે અને એક સંજોગ ઊભો થયો અને આવ્યો સત્સંગમાં આવ્યો તો એની અસરો થોડી રહ્યા કરે પરંતુ નક્કી કર્યું કે ક્યારે સત્સંગ બને ક્યારે જવું એવું આપણે દર્પણ થયા કરે ને એ બહુ કામ કરે બહુ સારું કરે સત્સંગ માટે ત્રિકરણ જુદા છે એટલે બધું અને રઘવાડ નો વખત આખો ચલાવો ચલો આ સંયોગો વિયોગી સ્વભાવના છે દાદાએ જે કહ્યું આજે ઋષભદેવ દાદાથી માળીને આ માહી ભગવાન સુધી સંયોગો સંબંધી આ વિજ્ઞાન નથી આવ્યું સંયોગોનું જ વિજ્ઞાન હતું તીર્થંકરો પાસે અને એ સારા કારમાં હતું જ્યારે ત્રણ એકતા હતી મન વચન કાયા એમાં તો આ બધો દીક્ષા મંત્ર હતોવા સે સંજોગ લખણા એટલે એ તો હતું જ્ઞાન પણ વિયોગી સ્વભાવના છે કારણ કે એ આ ત્રણ બધા હતા ને એટલે એમાં સામાન્યપણે બધાને એની ફળશ્રુતિ દરેક દે પોતાની પ્રકૃતિ પણ રહ્યા કરતી હતી એમાંથી આ દીક્ષા આટલા દીક્ષા કામ કર્યા કર્યું એને પણ સમજાવી દીધું કે આનું શું છે બેનું લહેણું શું છે બધું આ બધા આ લગ્ન છે તેમાં છે શું કે છે સંજોગ મૂળ જીવેણા તો મૂળ કેટલા જન્માંતરથી લખ ચોરાસી ફેરાથી મૂળ મૂળથી આવેલા સંજોગો જીવેણ એટલે જીવભાવથી એને જીવવા કરીને એ સંજોગોને જીવ્યા આપણે શું પત્તા દુઃખ પરંપરા બધાનો અનુભવ થયો બધાને જ અનુભવ થયો એટલે કહે છે કે હવે આ સંજોગો સંબંધો છે સંજોગોનો સંબંધોને હું તમને આપી તમારે સોંપી દઉં છું એટલે આપણે શું કર્યું મન વચન કાયા નામ નામની માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ એ બધા સંજોગો આખા સાતપોટલા આખા બધા એ ભ્રાંતિએ કરીને આપણે પોતે મારા આપણા માન્યા હતા અને હું પણ હતા એ બધા આપણે અર્પણ થયા એટલે આપણું હું ને મારું અર્પણ થયેલું હતું એટલે આટલી જ વાત હોય તો પછી આજ્ઞાધર્મમાં આપણને સરળતા પડે આપણે વાત કરવાની કે સમર્પણ શું કર્યું સમર્પણનું આખું પરમાર્થ છે પકડાવવાનો એ બહુ સારું હોય સમજાયું ભ્રાંતિ મુખ્ય ભ્રાંતિ એટલું કે તો એ સમજ સમજશે નહીં એટલે આ આખી રીતે હોય ને મને ચાલો માત્રો પરાધીન ને વિયોગી જ્ઞાન બુજ માત્રોગો પરાધીન જ્ઞાન બુજ જ્ઞાનની સમજણ પછીથી મોક્ષ છે નબંધ ધીરા સમજ મો શુદ્ધ આત્મા સમણ સ્વગુણ અનંતસુ શુદ્ધ આત્મા સમણ સ્વગુ દસો મૂર્જીવાત્મા વિષમ દ્વંદે વિપરીણ તુખ મૂર્જી આત્મા વિષમ દ્વંદે વિપરીણ મોક્ષ વરતી અ કરો ખોતે જુદા જતી અ કરિરતા સુદશ વ્રતમ આતુરતા શુદશ વ્રતમ પ્રતિક્રમણ થી આ પણ ચોખું બને છે ત્રિકરણિક્રમણ થિ આ પડો ચોકુ બને ડાગ પડતા સાબુઘસતા આવરણ થયા નમણ ડાઘ પડતા ધ્યાની છે જેનું થો બીગ્યું છે અતિક્રમણ આવી સુખિયા છે જેનું થો બીગ્યું છે વિક્રમણ સૂક્ષ્મા દોષ ટળતા સૂક્ષમ દોષ ટળતા મુક્તિ સુખજ સન્મુખ સૂક્ષ્માથી સૂક્ષ્મ દોષ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ મહાત્માઓ સ્થુલ અને સૂક્ષ્મ બંનેમાં રહ્યા કરે જેમ જેમ પ્રગતિ થાય તેમ થોડું સૂક્ષ્મ બધું પ્રગટ થતું જાય સ્થુલ ઓછું થતું જતું જાય પણ મોટા આજે તો બધા જોઈએ આપણે તો સામાન્ય ભાઈઓ સૂક્ષ્મમાં બહુ સારી પ્રવેશ ઘણો સારો સૂક્ષ્મ સૂક્ષ્મતમ બહુ જુદી વસ્તુ છે એ બધું બુદ્ધિના લેવલે અને ચિતની શુદ્ધિ એટલે કે અશુદ્ધ ચિત્ત છે એની અશુદ્ધિ ઓછી થતી જાય વ્યવહારની અને આપણા શુદ્ધ ચિત્તની શુદ્ધતા આપણી કામ કરતી કામ કરતી થાય સ્વભાવે સરસ પદ મૂક્યું છે એમને બોલો કોણ એમાં છે ઉપયોગને તેની ગોઠવણી આ પુસ્તક આ પછી એમને અમારા સુરેશભાઈ સાહેબે શું કર્યું કે ઉપયોગને તેની ગોઠવણી આ બધા જ્યાં જ્યાં સત્સંગો થયેલા ને આમાં બધા ઘણી ઘણી પ્રકારે બધા સત્સંગો થયેલા ને ઉપયોગ સંબંધીના જાત જાતના તેમાં બધી સ્લીપો લઈ સત્સંગોની અહીંયા પરદેશમાં બધેથી એમને આખી પુસ્તક રૂપે ગોઠવણી કરેલી નવી વાતો પણ આમાં બેઝિક ઉપયોગ માટેની બહુ સારી રીતે સંકલન થયું છે આ પહેલું ઉપયોગ તરીકે મૂક્યું એમાં સાત ક્લિપો મૂકી તો બધી કેવી છે કે એડજસ્ટમેન્ટમાં ઉપયોગ વિતરાક હોય છે એડજસ્ટમેન્ટ શબ્દ બહુ મોટો છે આપણે લાગે છે બહુ સાદો પરંતુ દાદાએ કહ્યું સીધો એક જ એક જ શબ્દ હોય તો મોક્ષી લઈ જાયો છે તો ઘણો મોટો છે વ્યવહારમાં પણ એ રીતે જ વપરાય છે ને બધું એ બુદ્ધિના લેવલે વપરાય એડજસ્ટમેન્ટનો ઉપયોગ વિતરાકપૂર્વકનો હોય છે એ આપણે મહાત્માઓ માટે બીજું સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ એ બેનું જરા ભેદ આખું ને સમજ બંનેનું બંને એક જ છે એક સિક્કાની બે બાજુ છે પણ જરા વિસ્તારથી સમજે નહીં ત્રીજું ઉપયોગ શુદ્ધ આત્માથી લાક્ષણિકતા હૈ શરીર નહીં ચોથું ઉપયોગ શુદ્ધ આત્માનું લક્ષણ છે ઉપયોગને વિલો ના મુકાય વિલો નમકાય તો પ્રજ્ઞા તો રહેવાની જ છે પણ પછી આપણે ચર્યા કરીએ બીજે આપણે ચરવાનું બધું થાય અને પાછું ખબર પડી જાય કે તરત પાછું પાછું વરીએ બોર જ કહેવાય પાછળ હાજર પડે પાછા જાય ને વૃત્તિ અને પાંચમું જ્ઞાન અને દર્શન ઉપયોગ સામાન્ય અને વિશેષ ઉપયોગ તેની રીતે વાત છે છઠ્ઠું ઉપયોગ દર્શન પ્રકારથી વ્યવહારમાં કામ કરે આ વ્યવહાર એટલે બહારનો બધા વ્યવહારમાં અને દર્શન ઉપયોગ જ્ઞાન ઉપયોગ વ્યવહાર ઉપયોગ એ તણે કેવી રીતે હોય છે તે બધી રીતે પછી બીજા ખંડમાં એમને આવી ગોઠવણી કરી છે એમાં અગિયાર સત્તર સ્લીપો લીધી છે ક્લિપો બધી અને ત્રીજા ખંડમાં અઢારથી ઓગણત્રીસની ક્લિપો છે બધી ઓગણત્રીસ ક્લિપોની ચોપડી સારી છે આ બધી અમે એક વાત મેં કોઈ જોઈએ કે અનુભાઈ શું કહેશે તપાસ કરી હતી બરોબર ગોઠવી છે મુકુલ ભાઈ તો જોઈ છે નહી વસંત બહુ બધે તરુ બેન જોઈ લઈ અને પ્રજ્ઞા શક્તિ ઉપર સારું ગોઠવ્યું બધું જુદું જુદું આવે જાત જાતું આવે તો અમારી જે ટીમ છે આમાં તે બહુ સરસ કામ કરી રહ્યા છે આપના સત્સંગ પછી અમે જે ગોઠવણી કરીએ ક્લિપોની પછી તો બધું ઘણું કામ થાય છે અમદાવાદમાં પણ એડજસ્ટ કેમ નું કરો છો રમેશ પેલું ગયો પેલો આ સણિયા બી આવેલો બધે ફરી વારે આ લોકો પણ દાદા છોડતા નથી બધા મને આખું ટીમ દાદા શાસ્ત્ર ક્યાં આવ્યું કશું આવ્યું પણ જો આનંદ આવે છે ને પોતાની અંદર ભરપટ્ટી પડ્યું जेसी पटेल डॉक्टर जेसी पटेल एग्रीकल्चर मेला उपयोगपूर्वक एटू बध काम लीधु बदा पुस्तको बतास बुक बाहर निकली है आतोटल आज्ञा बड़ी जात जात चले कविरा जो एक कविराज पास समझा पद बोले समझा कविराज शून्य કારણ કે એમનો એમનો ઉપયોગ એટલે એ પ્રમાણે બહુ ખીલે સરસ ખીલે ચાલો શું છે મહાત્માઓ આપડી પણ પંદર મિનિટ છે હજુ તો વીસ મિનિટ અને આપડા સંગપતિ હરીશભાઈ સાહેબ જયારે રજા પર ગયા છે અને અત્યારે સંગપતિ સાહેબ પંકજ શાહ છે ઉભા થાય હા વડોદરાના એટલે મહત્વ જય સચિનંદ દાદાજી એક પ્રશ્ન બઉ પહેલા પૂછ્યો તમે પાદર બઉ સુંદર પ્રશ્ન હતો પણ પછી સમય થયો થોડુંક રહી ગયું હતું એ બધું ખ્યાલ છે બઉ જ મુખ્ય શબ્દ છે આત્મા અને પૂતગલ શરીરને સમજણ માટેનો કારકતા કારકતાને કારણે જ આ જગત આખું આજે ભ્રાંતિગત છે બધું એ કારકતા શું છે કેમ નહીં છે એનું આખું વિજ્ઞાન જાણતા નથી એને કારણે આ છે કારકતા હવે કારકતા એ શબ્દ ક્રિયાઓને સૂચવનારો શબ્દ છે એક્ટિવિટીઝ બધી અને એ એક્ટિવિટીઝને સમજાવનારો શબ્દ કારકતા શું એટલે કે ક્રિયાઓને એટલે કે કર્યા વગરની ક્રિયાઓ હોય નહીં એટલે કરવા પણ આમાં કારકતા આવે છે કારકતા આવે છે આમાં બહુ મોટી મૂંઝવણો રહી ગયેલી છે બહુ અત્યાર દુધાઓ ચાલે છે અને એમાં અક્રમ વિજ્ઞાન આપણને બહુ જ સુંદર ફાયદે આપણને સમજ આપી શકે છે બેનો ભેદ આખો કે આ પૂદગલની કારકતા એટલે લાઈવ શરીરોની માનવ શરીરોની કારકતા શરીરોની કારકતા અને એમાં જે કોઈક એની પાછળ બળ હોવું જોઈએ હવે આપણે ગોડ કોઈએ તો ગોડ ઈશ્વર કહીએ તો ઈશ્વર બધા જાત જાતના બધા માન્યતાઓ છે તે રીતના એ બળને કારણે કારકતા છે નહીં તો નથી એ જો બળ નથી શરીરમાં તો પછી શરીર નથી કહેવાતું એ ડેડ બોડી કહેવાય મરદું કહેવાય એટલે શરીરની કિંમત બહુ છે શરીર એ કારકતા એનાથી આપણે સમજાય કે ભગવાનને સમજવા માટે જવા માટે બધા પ્રયત્નો ચાલી રહ્યા છે અને બહુ વિચારો કરો પુષ્કળ વિચારણા કરી જાત જાતની બધી આખા બળમાં ચાલીશ વિચારણાઓ દરેકના ક્ષેત્ર પ્રમાણેની હોય એમાં એ કારકતાનો એમને પછી આરોપ એવો થયો કે માણસો તો કંઈ પહોંચી નથી વળતા સમજમાં કોઈ કોઈને એટલે પછી એક કોમન તો હોવું જ જોઈએ ફેક્ટર તે ભગવાન મૂક્યો આખો ભગવાન મૂક્યો કોમન ફેક્ટર અને પરદેશમાં આપણે ભારતના માટે આ ઈશ્વરને એની બાબતોમાં જે થોડુંક વ્યંગમાં લેવાય છે વ્યંગ એ લોકો બહાર દેખવા નથી દેતા પણ અંદરથી વ્યંગમાં લે છે એ લોકો આપણને કે કઈ જાતના આ લોકો આટલા એક જ ભગવાન તો કરોડો આ કેટલી જ આટલા તેત્રીસ કરોડને એ બધી વાત કરે પણ કેવી જાતના ના હતી હવે હકીકતમાં ત્યાં છે જ પાછા બધાને દરેકને છે એટલે જેને છે તેને એ ના હોય નથી એ બધું દેખાયા કરે એને એટલે આ બધી આમાં બહુ જ બધી એકબીજાની પાંચગણો ચાલ્યા કરે છે इ कारकता शब्द पा हो के भी तो एनी सीद्धांत है एक आखो सिदांत छो आंकड़ो है छह छो आंकड़ो बहुत अगत्य शरीर ने आत्मा बैंक समझा छो आंकड़ो अत्यंत महत्व है तेज आ का चक्र चाले कड़ियुग सतयुग त्रिता द्वापर कड़ियुग अने पाछों कड़युग थी द्वापर ने बद्वापर ने बद चाल करें એ આખું કારચક્ર એમાં કારકતા બહુ મુખ્ય વસ્તુ છે અને કારચક્રમાં આપણને અવસરપણી કાર એટલે પૂછરનો મેક્ઝિમમ સુખનો કારથી ઉતરીને અત્યારે મેક્ઝિમમ દુઃખનો કાર આવશે એ એ એ હાફ સર્કલ કારચક્રમાં છીએ તેમાં જે આવ્યા તે કારકતાનો ગુણા છ નંબરનો એમાં એક જાતનું આખા વર્લ્ડનું એટલે માનવ જગતનું એટલે કે મનુષ્ય મૃત્યુ મૃત્યુલો ખાસ કરીને મૃત્યુ એમાં માનવ ખાસ કરીને એમાં બધું જ જીવસૃષ્ટિ સાથે વધઘટ થયા કરે છે એટલે કે હાનિ થાય છે અને વૃદ્ધિ થાય છે હાનિને વૃદ્ધિ હાનિને વૃદ્ધિ અમુક હાનિનો પ્રકાર અમુક એવો હોય તો હાનિ હાનિ જ થયા કરે પાછું એમાં હોય તો વૃદ્ધિ આવે એમાં એટલે અનંત અસંખ્ય અને સંખ્યાત આ ત્રણ પ્રકારે આ ગુણ કામ કર્યા કરે છે પણ એ આજે બુદ્ધિથી સમજાવવા બહુ મુશ્કેલ છે શાસ્ત્રોમાં એની સમજો આપી છે પણ બહુ અમુક અમુક પ્રકારે બાકી બુલ નામ લઈએ સદગુણી હાનિ વૃદ્ધિના નિયમથી આખું આ વિશ્વ અને સમસરણકાર બધો ચાલી રહેલો છે આપણો અને આપણે ઉતરતા કારામાં આપણે આવી રીતે છીએ સમ સડવૃદ્ધિ જ્ઞાની વૃદ્ધિ સડવૃદ્ધિ સમજે એટલે છ પ્રકારના ગુણોથી ભૂતગલ કારકતામાં જ કામ કરે છે એવી રીતે આ કાળચક્ર ચાલે છે અને આત્મા તો આત્મા જ છે એ બધામાં સામાન્યપણે અને કોમન તરીકે આત્માની કારકતા એટલે ચેતનની કારકતા ચેતન સ્વભાવ થાય છે જેટલી પૂતગલની છ પ્રકારની છે એની જ એક્ઝેક્ટલી છ પ્રકારની ચેતનની હોય છે એટલે બંને કારકતાઓ આવી રીતે જુદી જુદી કામ થાય છે અને શાસ્ત્રોમાં જરા બધરા શબ્દોથી બધું કહેલું છે એટલે બધા નહી ખ્યાલ આવે પરંતુ આક્રમ વિજ્ઞાનમાં ભાષામાં લવાય તો બહુ સારું એ શું સાદી ભાષામાં કારકતા તો તમે એમાં પ્રશ્ન શું હતો તમારો દાદા છ પ્રકારની કારકતા કઈને આવું છે ને ખરી રીતે તો આ ત્રણ માં બધું સમજી લેવાનું કરવું કરાવું બધું એટલે પેલી છ પ્રકાર સમજાય છે શાસ્ત્રી ભાષાથી સમજાય છે અને કેવા જ્ઞાનમાં કીર્થંકર ભગવંત સમજાય એ રીતેની છે બધી સમજાયું ને બાકી એમાં બધી પ્રકાર પ્રકાર શું કામનું શું છે આપણે કામ કામ શું છે ફાઇલ એટલે બધું છ છ પ્રકાર આવી ગયા બરાબર ફાઇલમાં જ આવી ગયા બીજું સમજવાની જરૂર જ નથી ઘૂંચી જવાય એવું જ નહીં રહ્યું લોકો અઢાર પાપ સ્થાન અઢાર દોસ્ત કોઈ બોલે બધા જઈને બધા ગણા બધા ગણા છે દાદા કે તો પાણી પીવું તો એ રોગ છે હવે ખળાશ થઈ ગયું પૈસા સ્વાગત બધો જ કેમનો માણસ ખાવું રોગ છે ભૂખ લાગવી રોગ છે બધે જ કેમનો માણસ તો પછી તો ઊંઘ આવી સમજાવ્યું ને એ શાસ્ત્રની ભાષા જુદી છે અને શાસ્ત્રની ભાષા કાળના હિસાબે હોય છે તે પાછળથી આવી છે આ બધી ભાષા જ્યારે તીર્થંકર ભગવાન હોય ને ત્યારે તો જીવનશાસ્ત્રો એમ જ ચાલતું સીધે સીધું પછી જ્યારે આ કાળ ચક્રને કારણે આ આવ્યું તો લગભગ પંદરસો વર્ષથી જ શાસ્ત્રો બધા નથી વેદાંતમાં આજે કહે છે કે બહુ જૂના ગણાય છે પણ એમાં એટલું બધું નથી આજે બહુ લોકો પાછળ શોધી શોધીને ગયા તો ત્રણ વર્ષ સુધી જઈ શક્યા બધા જઈ શક્યા શું છતાંય પછી કહે કે આ સ્વામિનારાયણના બધા બધું સમજાવીને બહુ એમાં માથા કાઢીને કાઢ્યું છે ને પાંચ હજાર વર્ષ સુધી આપણે તો ભારતમાં આવું હતું ને તેમ હતું બધું હતું બધી વિદ્યાઓ હતી પણ એ માનસિક હતી બધી મનના લેવલની બહુ એ હતી સમજ્યું અને હવે આપણે મશીનનો યુગ આવ્યો એટલે તાંત્રિક યુગ આવ્યો શું તાંત્રિક એટલે માનવ માણસે બનાવેલા મશીનો માણસે બનાવેલા એટલે માનવકૃત એ આખો વખત ગયો સમજ્યું તે વખત એવો નહોતો છતાંય આવા વખતમાં પણ અંદર મસાલો કે જેવો લઈ આવી રીતે કામ કરે એટલે મસાલો એના સ્વભાવથી જ વપરાવાનો ને એમાં કારકતા લઈને આવશે એવો જ વપરાશે ને એટલે એ મસાલો એવો જાત વપરાય તેમાં નેગેટિવલી વપરાય પોઝિટિવલી વપરાય બધા છે નેગેટિવ વપરા તેની જગ્યાએ પોઝિટિવ વાયદો હોય હા અને પોઝિટિવ વાયદો હોય તો ક્યાંક ઉભા રહો તું છું ને અને ત્યાં અસર નહીં થવા દઉં જ આપેલું ક્યાંથી એટલે પછી એ વાપરે આવું જાત જાતે એક સમસમાં ખ્યાલ આવે ને પણ બહુ જૂથ છે ખાસ નથી અને કોઈ ગભરાવા જેવું નથી દાદાએ બહુ મોટા મોટું યુનિવર્સલ સત્ય આપ્યું યુનિવર્સલ કે કોઈ માણસ કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને કિંચિત માત્ર કોઈ પણ પ્રકારની કારકતાથી હીચ કરી શકે જ નહીં એની સ્વતંત્રતામાં એટલે કે જે શરીરે જન્મ્યા છે જે વ્યક્તિ આવી છે એ વ્યક્તિ બીજી વ્યક્તિ કોઈ કરી શકશે નહીં પરંતુ આ નગ્ન સત્ય કહેવાય એટલે બોલી શકાય નહીં નહીં તો એ મિસયુઝ થઈ શકો એ બોલાય નથી આ પણ જેને સમજવું છે એને એ સમજમાં લઈ શકે છે અને લઈ અને આજની ચાલુ ભાષામાં બધાને એ સમ મૂકી શકે છે એવું કરી શકાય એટલું એટ મોસ્ટ વધારે નહીં કારણ કે અમુક સત્યો તો એવા હશે કે બહાર બોલી શકાય જ નહીં અને વ્યવહારમાં ના લઈ શકાય ગરબડો કરી નાખે મા શું આ કાર લપસરો છે બહુ લપસી પડાય છે વાત બાત જોત જોતા લપસી જાય માણસ એટલે બધા કારકતા શબ્દ બહુ છે પણ એ રીતે સમજવાની જરૂર નથી આપણે અને આમાં જરૂર નહીં શું અત્યાર તો કોણ આજ્ઞા બધી કારકતાઓ આવી જ જાય છે આપણી ભૂતગલ નહીં આવી જાય છે અને શુદ્ધાત્મા નહીં પણ આવી જાય છે આજ્ઞા પછી કોઈ દાડો કાઢજો આપણે લઈશું જયારે શાંતિ થી તમારે શબ્દ આવે છે હા એ તો આમ જ આમ જ કારકતામાં જ ક્યાં આવે સંપન્ન એટલે શું છે કે પૂતગલ નીચો કારકતાઓ છે ને एनी सात्विकता पर कारण सदगुण कहें अमुक अमुक सन पुरुषों बहुत प्रखर थी गए हो अंश हो परिपूर्ण तो हो नहीं कोई ने सदगुण शुद्ध ये तो छाए छकी ना थी सके शरीर कोई ना थे कोईने नहीं थे एनु कलायमेक्स शिखर क्या आए तो एक एक शरीर में येव खुद थी जाए कि शरीर आखा विश्व ने आखा भारत एट अपने बदा ने एक काम में लगे एट के एनी कारकता कारण है भाव में कारकताओं थी द्रव्य में आई ए द्रव्य में आने भाव पेरेल काम करे ए द्रव्य की कारकता द्र... जगत से बधु यने समझा बढ़ी जात जात मिस्ट्रीज है बड़ी ए बड़ी मिस्ट्री फोर्ड ने समझो आपी दे એમની ભગવત કારકતા જે છે તે એબસલ્યુટલી એને એબ્સલ્યુટ લેવલે ઓપન થઈ છે આ તો દરેકને થાયા ભારતમાં બધાને થાય પણ દરેકનો કાળ આવે એ પ્રમાણે શું એ એવી રીતે છે સડગુણી બધું પૂદ પૂતગલ આપણે અક્રમ વિજ્ઞાનમાં પૂતગલને ચેતન બે કારકતાઓ પહેરેલ છે આ વ્યવહાર દ્રષ્ટિ એ કારકતાની દ્રષ્ટિ છે અને નિશ્ચય દ્રષ્ટિ છે તે આપણી ચેતનની કારકતાની દ્રષ્ટિ છે એ બંને પેરેલ જ હોય સાથે સાથે જ હોય સિક્કાની બી આ બાજુ જેવું જ હોય છે સમજાયું એવી રીતે છે નહી તો પણ એ બધું સમજવાની જરૂર નથી આપણે તો આ વ્યવહાર દ્રષ્ટિએ નિશ્ચય જ્ઞા બીજું કઈ નહીં આ જ્ઞા આ એટલે જે જ્ઞાનનો પ્રકાશ છે મારામાં થયેલો તે દીવો તે હું એટલે આપણે અત્યાર સુધી એ હું સ્વરૂપ થઈ નથી ગયા એટલે આપણે આ જ્ઞા કહેવું પડે છે સમજે ને હમ અને એટલા માટે આવે એ મારું ધર્મ સ્વરૂપ જીવન થઈ ગયું અને ધર્મ સ્વરૂપ જીવન થઈ ગયું એટલે આ કાર બધો કપરો છે અને ધર્મ રહેવા દેવો નથી તો એમાં તપ આવી જાય છે તે તપમાં પણ પ્રેક્ટિસ પાડવી પડશે આવે ગમે તે થાય તો એ એ આજ્ઞા એ તપ ધર્મ તપ બે એ ક્રિયાની કારકતાવાળું નથી શું કહ્યું છતાં આજ્ઞા છે માટે एटली अपेक्षाएं एक क्रियानीकता जरूर है परंतु कई क्रिया तो कि बद बदी निकाली क्रियाओं है शू क्यू डिस्चार्ज क्रियाओं से डिस्चार्ज एट एमरा भारे समझी ले बढ़ू भेग डिस्चार्ज क्रिया आपश्चनी चेतन की कारकताओ मिली है ज्ञानदर्शन प्रकाशवा रहे शुद्धार्थ मू बदी शक्तिओ साथ ये આવી રીતે આપણું શુદ્ધિકરણ થયા કરે છે નહીં તો થઈ શકે જ નહીં અને વ્યવહારમાં જે છે ક્રિયાથી જે શુદ્ધિકરણ કરવા જાય છે પૂદગલને પૂદગલનું શુદ્ધ શુદ્ધિકરણ કરવા જાય છે એ અહંકાર તે અહંકારની શુદ્ધિકરણનું છે એમાં એ આવશ્યકતા છે અહંકાર વગર ના હોય કારકતા હોઈ શકે જ નહીં પરંતુ ચેતનને અહંકાર નથી તો એની કારકતા એ વસ્તુ જુદી રહી આખી એ ચેતનની કારકતા થઈને પૂતગલ બે એ બે બહુ મોટું વિજ્ઞાન છે એ તો પણ આપણે આજ્ઞાધર્મમાં આવી જાય સિદ્ધ સીધો આવી જાય વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે કારકતાવાની બધી શક્તા કરતાવાની શક્તિ વ્યવસ્થિત અને એને બધા ના જાડ્યું લોકોને એટલે કે ભગવાનને ઈશ્વરને અલ્લાહને બધું જાત જાતનું ગોડ બધું ઘણા શબ્દ મૂકાયેલું શું એ વ્યવસ્થિત શક્તિને માટે મૂકેલું છે ખ્યાલ ને એટલે વ્યવસ્થિત શક્તિ કરતા કનુભાઈ તારી બધી કરતાં પ્રું કરતા કરું છું બધું તારું એ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ શક્તિ કરતા છે એટલે તું કરી શકું છું એ શક્તિ તારી ત્યાં આગળ કરતા સ્વરૂપે તું જોડેલો ના હોઉં તો તું કશું નહીં કરી શકું જોડેલું છું કરાશે પણ જોડેલું છે એવો નથી એવો આવ્યો નથી કે તું તારા એકલા માટે તારું વ્યવસ્થિત લઈને આવું બધું બે દાણું અંદર ગુચરું કરીને લઈને આવ્યો છું એકદમ લંગરો લડાયા કર્યું છે એમાંથી પછી આજ્ઞાધા થઈ જઈએ બાકી થવા એવું છે જ નહીં શું લાલો તારે દસ ને પાંચ થઈ છે આપણે હા તો હા कार्यकर्ता है आज लो मेघा बंटी पटेल मेघा श्रीमंत निमित्त बंटी बर्थडे निमित्ते आज मैं અને ગુરુવારની રેગ્યુલર સ્વરૂપ કીર્તન ભક્તિ અને આફતોપુત્રો સત્સંગ બાબુકાકાના હોલમાં રહેશે કાલે શુક્રવારે પ્રાતઃવિધિ શનિવારની જગ્યાએ શુક્રવાર છે એટલે મહાત્મા ધ્યાન આવજો શુક્રવારે પ્રાતઃવિધિ દાદા આલય મુકામે છે અને શનિને રવિ કેલનપુર મુકામે શિબિરનું આયોજન છે જય સચ્ચિદાનંદ અને ખંભાત અને કામરેજ એ સત્તર ને અઢાર તારીખમાં શુદ્ધિ માટે પૂતગળ ની કારકતાની શુદ્ધિ માટે આપડે મંત્ર બોલીએ ત્રણ એ ત્રણ મંત્ર આપણી પૂતગળ કારકતા શુદ્ધિ કરે શું કહ્યું પક્ષપાતી છે ને कारकता ने लीधे ओ चालो, नमो वजम hmm. नमो नमो नमो नमो नमो लोई लो सव सावणमु પણાસણાય મંગલાંચ મંગળાણ સભે સિંહ પડમ હવાઈ મંગલમ પડમ હવાઈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમ શિવાય ઓમ નમ શિવાય જય સચિદાનંદ જય સચિદાનંદ હે અંતર્યા દાદા ભગવાન શુદ્ધ કારકતા વરા દાદા ભગવાન મારા માં પણ મારા માં પણ પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપે બિરાજેલા છો પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપે બિરાજેલા છો આપનું વિતરાક परमात्मा स्वरूप आप नितराग परमात्मा स्वरूप प्रगट शुद्धात्मा स्वरूप प्रगट शुद्धात्मा स्वरूप शुद्धात्मा भगवान हे प्रगट शुद्धात्मा भगवानधारी हूँ आज्ञाधारी आपने आपने अभेद भावे अत्यंत भक्ति नमस्कार करूच अभेदे अत्यंत भक्ति नमस्कार करूचे व्यवहार दृष्टि व्यवहार दृष्टि નિશ્ચય દ્રષ્ટિ સાથે નિશ્ચય દ્રષ્ટિ સાથે નિશ્ચય દ્રષ્ટિ સાથે ની વ્યવહાર દ્રષ્ટિથી નિશ્ચય દ્રષ્ટિ સાથે ની વ્યવહાર દ્રષ્ટિથી મારી મારી ઉદગલ પક્ષની બધી દ્વંદ ગુણકારકતાઓ ક્ષ ની બધી દ્વંદકતા અને હું આપની સાથે હું આપની સાથે અભેદ સ્વરૂપ થાવેદ સ્વરૂપ થાવૃતિથી અજાગૃતિ મારાથી મારાથી આપની સમક્ષ મૂકુ છું બધી ભૂલો સમક્ષ મૂકું છું તેનો હૃદય થી ખુબ કરું છું તેનો હૃદય થી ખુબ કરું છું અને આપની પાસે ક્ષમા માંગુ છું અને આપની પાસે ક્ષમા માંગુ છું હે પ્રભુ હે પ્રભુ હવે ફરી એવી ભૂલો હું ના કરું હવે ફરી ભૂલો ના કરોલ ઉપર દ્રષ્ટિમાં એની વ્યવહાર દ્રષ્ટિમાં રહેલા રહેલા બધા ભેદભાવ બધા ભેદભાવ છૂટી જાય અને તે આપની સાથે અભેદ સ્વરૂપ થઈ જાય આપની સાથે જેથી બંને પ્રકારની વ્યવહાર તેમજ નિશ્ચયની વ્યવહાર તેમજ નિશ્ચય ની હું આપનામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મ પછી કારકતા રહી જ નહીં ને સુખું થઈ ગયું છેલ્લે જય સચિદાનંદો અસીમ જય દા ભગવાનનાસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જય કાર હો દાધા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના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 અસીમ જય જય કાર દા ભગવાનના સિમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જય કાર દા ભગવાન અસીમ જય જયકાર હો દા ભ ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જય કાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાન ના સિમ જય જયકાર હો દા ભગવાન ના સિમ જય જયકાર હો દા ભગવાન ના સિંમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જય હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના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 અસીમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય કાર હો દાદા ભગવાન અસીમ જય જય કાર હો દાદા ભગવાનના હસી મ જય જય કાર હો જય સચિદાનંદ જય સચિદાનંદ